મન એમ લાગે કે આ તો માણસ ખરાબ છે અતિક્રમણ ચાલે વ્યવહારિક બધું રહે ને એ તો કઈ વાંધો નહીં અતિક્રમણ કોઈને દુઃખદાયી થઈ પડે કરે હજી પ્રશ્ન મને આ પકડી ને પ્રભુ તરફ લઈ જાઓ આત્મ દર્શન કરાવો પરમાત્મા ના દર્શન કરાવો જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની શક્તિ આપો તે માટે જરૂરી જ્ઞાન અને સહાય કરો પરમાત્મા ના દર્શન થશે એક તરફ શક્તિ આવી જશે પરમાત્મા દર્શન થશે દેશ નું ખબર નથી આવ્યા છે અને ક્યાં જાય છે તો આપ સમજાવી છે કોણ આવી છે બોડી ઘસાઈ જાય છે અનસર્વિસેબલ થઈ જાય છે બીજા બોડી માં નવું દાખલ શરૂઆત થઈ જાય છે એનું કારણ શું દાદા ઈચ્છાઓ આપડી ઈચ્છા પૂરી થઈ જાય બંધ થઈ જાય આ સંસાર ને ભૌતિક જીવન ની ઈચ્છા હોય છે કે તને દેખવાઈ જ નથી ખેડાડા કુદરતી છે ઈચ્છા કુદરતી છે કુદરતી ના હોય ઈચ્છા તમારી પોતાની ગુરુદેવની નતો ગુરુદેવની થાક બીજી કે નોતું એટલે ઇસ ઓર ઓ ઈચ્છા દેતા કે બી થેની બી કોઝ ઓફ ધ ઓલ બી ભૂખ પૂર્ણ થઈ ગયા ઈચ્છા પૂરી કરવા માટે અવતા લે છે વાર કરીએ જન્મ અવતા લે છે ઈચ્છા પૂરી કરવા માટે ઈચ્છા થઈ જાય એટલે ચોખ્ખો થઈ ગયો પૂરી થઈ જાય મોક્ષ માં જવાય મુક્તિ તમને તડકા મૂંગાવે મુક્ત થયા બધો પૂજો માટે છે જીવનમાં સ્ટ્રગલ આપડી ઈચ્છા ને લીધે કઢી ખાલી થાય ને એ દેગડો અને ઈચ્છા છે સારી કઢી ખાવાનું ઈચ્છા છે આ કડું ખારું થઈ ગયું છે જયા પટેલ સિસોદરા નવસારી સિસોદરા નવસારી ની પાસે સિસોદરા નવસારી પાસે એટલે બધી એમની ઈચ્છા છે ભગવાન ને મળવાની તો આપ બતાવશો ભગવાન ચાલીસ હજાર છે હજાર કિંમત હતી અત્યારે ચાલીસ હજાર પૂછે છે ડાઉન પેમેન્ટ કે ફૂલ માં આપવા પડે પેલે ડાઉન પેમેન્ટ નહીં કરાવી છે પૈસા રેન્જો કરાવીએ તો પૈસા સરકાર અમૂલ્ય ના હોય ને રાહુલ આવો આગળ આવો તમે હજી જગ્યા છે નામસોભાઈ તમારું નવીનભાઈ નવીનભાઈ નો સવાલ છે કે ભક્તિ માર્ગ તપ માર્ગ અને વિતરાક માર્ગ એમાંથી સારા માં સારો શ્રેષ્ઠ કયો માર્ગ ભક્તિ માર્ગ ભક્તિ માર્ગ તપ માર્ગ અને વિતરાક માર્ગ શું પૂછ્યું છે બીજું વિતરાક માર્ગ માં ભાઈ પૂછે છે દાદા કે વનસ્પતિ માં પણ જીવ છે તો કે મનુષ્ય કે બીજા ઇતર જાનવરો પાછા વનસ્પતિ જાય શકે ખરા મનુષ્ય કે જાનવર માંથી જઈ શકે ખરા કોક રજાય ભલે બધા ના જાય કોઈ એવું ગાયક મજા આવે ભેસો માં કબૂતર દાદા કર્મ ખરાબી થવાય કર દાદા અત્યારે આપણા જીવનમાં કઈ નડતર હોય ખરાબ કર્મ ને લીધે તો એને દૂર કરી શકાય બધું દૂર કેવી રીતે દાદા કેવી રીતે દૂર કરાય ટ્રાફિક માં આપણને દૂર થઈ જાય ને ટ્રાફિક માં દૂર ના થઈ જાય પડી જાય અમે તો આ થયેલું જોઈએ એટલે પદ્ધતિ ખરાબ કરવા શું દુખા પછી આપડે અંદર પડે એટલે છોડી દઈએ આપડે અને ખરાબ એટલે કોક જો ખરાબ કર્યું તો તારે ફળ એવું જ આવશે સારું કરશે સારું આવશે આપણને પણ સુખ આપે એનો પ્રશ્ન હતો કે આપણા કર્મો ખરાબ હોય તો એને ચેન્જ કરી શકાય Do you have any other questions? પણ પાપ ને પુણ્ય કરે નહિ તો એમને કેમ જન્મ મળે બીજો ઈચ્છા કરે તો બીજો દેવા કે બીજો શરીર કે હોય છે ડેવલપમેન્ટ ના સ્ટેજિસ માં હોય છે એક એમ ડે માંથી બેન દિવ ત્રણે એમ દિમા ચાર પાંચ દ્રિમા આખું એનું રિવોલ્યુશન થેરી માં છે પછી મનુષ્ય માં તો એ મનુષ્ય खराब कर्म करेला फल भोगवी आए पक्षींजाथा मनुष्य में गुनो कर बहार आ जाए यीत मनुष्य मैं पी अमु साव नीची गतिना कर्म बांधा हो तो जाए जानवर में जाए कि ऊंचा जा कथा मैंने सजा भोगी ले ल પૂરું થઈ જાય પાછું મારી જાય ના પ્રિન્સિપલ છે એનું આન્સર આપે છે પણ એપરેન્ટ છે ખરેખર નથી કારણ કે પાછામાં પાછા વધારે વધારે ખરાબ કર્મો બાંધી રહ્યા છે એટલે અત્યારે જે વસ્તી છે એને દાદા કે એટી પર્સન્ટ પાછા જનાવર માં જણાય પંદર ટકા મનુષ્ય માં પાછા આવે હું તમને કે મોક્ષ પામવાના ચાલુ મોટી જે છે ને બે માર્ક છે ત્યારે તમારા પોતાના આત્મા નું શુદ્ધ સ્વરૂપ નું થાય બહાર નું પહેલા શુદ્ધિકરણ થાય એ હંડ્રેડ થઈ જાય તમારું જે આત્મા શુદ્ધ છે તમારા મન મત કારાત્મ રૂપિયા હોવી જોઈએ જેવું મનમાં વિચાર આવે એવું તમે વાણીમાં બોલો અને એવું તમે વર્તન કરો તો તમે ક્રમિક માર્ગે આગળ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કરી શકો અત્યારે એવું થયા અક્રમ માર્ગ સમજાવવાનું કે છે નીરુબેન સમજાવે છે એટલે કુદરતી રીતે આ અક્રમ માર્ગ પ્રગટ થયો છે અક્રમ માર્ગ એટલે શું ક્રમ ને પણ એ ઉપર આવવાના માર છે એટલે સીધો તમને તમારા શુદ્ધ આત્મસ્વરૂપ નું બહાર કરાવે છે અને ત્યાર પછી તમને સુંદર પાઠ આજનાવ આપે કે જે તમારા બાળના જીવન વ્યવહારમાં સરળતાથી અને તમને ઓટોમેટિક પ્રકાશ કરે છે એ અક્રમ બાદ મોટામાં મોટી ચીજ છે એ કઈ પણ કર્યા વગર મહેનત કર્યા વગર પહેલા આપણા આત્મા સ્વરૂપ સાચું થઈ જાય છે પછી તમારું નામ છે તમારું સ્વરૂપ શું તે તમારો જે પ્રવેશ કરવા જ રહેશે નિરંતર રહેશે દરે એટલે તમારો આખો જે ક્રમિક માર્ગ મોટો પ્રોસી જ તમારે પાસ થવાનો હોય અને તમે દસ પંદર વર્ષમાં હોય ચોખ્ખા કરવા પડે દસ પંદર વર્ષમાં તમારી પાસે આત્મા નો બિરેક્ટ આવી ગયું છે દોઢ અવતારી જાય અને એક કે બે અવતારમાં મોક્ષ થાય ફૂલ સાલ્યુશન થાય અને જો આ વાત સમજી જવાય ત્યારે એની આજ્ઞા થાય અગ્રી નથી એની પાછળ પચીસ વર્ષ ભણવા કાઢ્યા ખાલી આપડા ભૌતિક ડિગ્રી માટે જે તમે પછી પાંચ પચીસ વર્ષ તમને કે લેવી લઈને એ રિલેસી છે અને ટેમ્પોરરી છે આત્માની વસ્તુ છે એ પ્રાપ્તિ કરવા માટે અમુક સમય જો આપણી પાસે કાઢવામાં આવે એવું નથી આત્મસુઃ શું છે આપણું જગત શું છે કઈ રીતે ચાલે છે કોણ ચલાવે છે આપડે મુક્તિ મેળવાય ભગવાન શું છે આપડે કોણ છે શું છે બધા જ નિરંતર પણ મહાદેશી કે આ બે કલાક એની પાસે જ્ઞાન જ્ઞાન લીધું અને જ્ઞાન ક્રિયા વિજ્ઞાન છે આ જ્ઞાને શબ્દ નથી પડે આપણે ઈચ્છા ને લીધે મનુષ્ય જન્મ છે પણ ઈચ્છા તો ઓટોમેટિક થઈ જાય છે આપડે કરતા ના હોય તો થઈ જાય છે તો એનું શું કરવું અત્યારે કરતા નથી પણ પેલા કરતા ખરે કરતા ઈચ્છા કેમ નથી થાય ના ઈચ્છા હોય એવું કરવું દાદા તો એક ટેવ છે પણ ઈચ્છા થઈ જાય છે ના પી ટેવ નથી ટેવ તો પછી પડી જાય બઉ પી પી દારૂ એ ઈચ્છા થાય એમનો સવાલ એ છે કે ઈચ્છા કેમ ની બંધ કરવી મને થઈ ગયા કે એને બંધ કેવી રીતે કરવી મેળે તો ના નીકળ જરૂરિયાત હોય જવું પડે બહાર ના ભાઈ ઈચ્છા હોય તો ઈચ્છા ના હોય કે જે ના થાય કે છે આપણે જરૂરિયાત એટલું જુદર કેટલું છે જરૂરિયાત હોય અને ઊંઘ ને એ મકા એ કુદરતી એમાં તમે જોઈએ મારે કડી થાય છે એ દેવું દેવ આ ના ભાવ ના ભાવ દેવા દેવાનું મોક્ષ મોક્ષ એટલે મોક્ષ એટલે આ દુઃખ ગમે છે તમને દુખા છે હું મોક્ષ માં જ છું અત્યારે ક્યાં છું ક્યાં થયો છું છે ને દુઃખ આવે નહી મને અવે મને હેડે નહીં આટલી વર્ષથી નથી પડતું ટેન્શન કે ગજે છે કોઈ નો ટેન્શન દાદા ઇમોશનલ ના થાય એમ પૂછે છે દાદા ઇમોશનલ ના થાય ના ઈમોશનમાં જ હોય ઓલ ધ ટાઈમ આઈ એમ નોટ સીકિંગ ધીસ સ્વર્ગ અહિયા જગ્યાઓ જગ્યાઓ છે ના ના ફિઝિકલ છે સૂર્ય ચંદ્રપ્રધા દેવ છે બોડી એટલે વિમાન એની અંદર પોતે રહે છે દેવ ને દેવી દેવ સૂર્ય ને એની વાય દેવ તો બોડી નો છે સ્ત્રીઓ વાળા દેહ હોય સ્ત્રી નાય દેહ હોય પૃથ્વી પણ દેવ બધા પૃથ્વી પણ દેવ છે પંદર છે એક નથી ત્યારે મનુષ્ય હે છે પંદર પૃથ્વી આપણાથી એવી બીજી પૃથ્વી માં જવાય ખરો હા અહી ના જવાય જવાય મહાવીર ક્ષેત્રે બે પૂછવું જ હે હું બાર નો ભાગી ભરે તેના આપણા ભાઈ એને મોટો મોટો ગાય દેખાય જંગલ નો પણ એ કીડી ખબર નથી કે વધારે પડતી ફરી દાદા ચંદ્ર ની અંદર દેવ વચ્ચે તો વિમાન છે એની અંદર દેવ ને પછી દેખાય નહીં નથી આપણે એમ કે છે ભગવાન ના જે અનેક સ્વરૂપો છે તો કે એને મેળવવા માટે જપ ધ્યાન તપ યજ્ઞ એવું બધું કરવાની જરૂર નથી ને આપના કેવા પ્રમાણે તમારી અંદર છે લક્ષ્મી કમા જે મૂર્તિ ને ભજતા હોય એ મૂર્તિ એ કોઈ દિવસ બદલી ના શકાય એવું કે છે એવા સાચી માળા મંત્ર અને મૂર્તિ એ બદલાય નહી એ વાત સાચી શું કરાય ધણી બદલાય તાર બદલાય તો ધણી બદલાય મારા સુધી જાય તીજેલી આવી મારા છૂટી જાય ના બદલાય શું કરે તાર સુધી ગયેલી હજાર પછી બીજું મંત્ર પૂરી ગયા જે મંત્ર સુખ ના આપે એ મંત્ર શું કરવાનો કોઈ ઘા ભળી ગયા રાતે પછી ઊંઘ ના આવે પછી મંત્ર બોલીએ પણ એમ ના રહેતા પછી મંત્ર નેત વારે તારીખે હું બીજો બોલાવી મંત્ર કયો મંત્ર શું ખા એટલે મારી પાસે મંત્ર લેજે બધું બદલાય ધણી બદલાય છે તો લોકોને મોનો બિઝનેસ મોલે કરવા માટે આવું ગયેલું માટે રવિ કે છે દાદા ધણી બદલાય એમ પત્ની પણ બદલાય ને બદલાય બધું બદલાય માટે લોકો એ કરેલું બધું અને આમ તો ઘર નો કપડો પહેરવું મારજ મો દાદા દેવ અને દેવી પ્રકાશ આપે ત્યારે પ્રકાશ મળે ના એવું કહે તમે ના એ શક્તિ ના હોય તો દુઃખ આવે જ ને બરફ નો ડુંગર બંગળવાર બરફ નો ડુંગર હોય ત્યારે ભગવાન પહેલી વાર કેમ આવ્યા આમ શરૂઆત કેમ થઈ શું નામ છે તમારું ધીરજભાઈ તમે ધીરજભાઈ છો ધીરજ તમારું નામ છે તમે કોણ ધીરે ધીરે ધીરજ લાલ ધીરજ ધીરજ પટેલ ધીરજ લાલ ખબર તે સવાલ પૂછ્યું છે કે આપડે આપડે કે આ જિંદગીમાં પછાત ની જિંદગીમાં શું કઈ આ જિંદગીમાં આપડે ફરમ ધીરે આપણે જિંદગીમાં કે આપણે આપણા આત્મા જિંદગી પહેલી વાર અંક આવવા આપડો આત્મા જિંદગી કેમ આવ્યો દાદા અહી બધા કર્મ ખબર મારી ઈચ્છા પૂરી કરવા માટે કેટલી ઈચ્છા છે ઈચ્છા નહીં વધી આવું પડે ગાના ઇમે ઇ વેરી વેરી વોટ વાય ઇઝ વાય ડી એક્ઝિસ્ટ ઇન ફર્સ્ટ બ્રાઇટ ઇન ધ બિગિન અપુ એક્ઝિસ્ટન્સ કેમ છે અપુ એક્ઝિસ્ટન્સ કેમ હોય છે કેટ એટેચમેન્ટ નહિ દે એટેચમેન્ટ ડિટેલ્સ નહિ દે ના નો આ રાસ કે પડ્યું દેખાતો ગાંસા એમને તો દાદા ખાસ તો શરૂઆત મનુષ્યની કેમ થાય છે ત્યાં જ ઊભો રહી છે દાદા એટલે મને ડિટેચમેન્ટ મળે એટલે મને ડિટેચમેન્ટ ના એટલે દાદા अटैचमेंट एंड डिटैचमेंट એવર ટાઈમ થાય જ્યારે મન આ રહી ત્યારે કે મન નહી રહે તો अटैचमेंट डिटैचमेंट કેમ આવવું એટલે કે માણસ હોય તો अटैचमेंट एंड डिटैचमेंट આવે એટેચમેન્ટ માં ના હોય તો એ પછી આવી જ નહીં એટેચમેન્ટ ડિટેચમેન્ટ いや દસમાં છે મારે મારે એટલે બંદે તો પછી છૂટો થઈ ગયો ઓ કોયમા એ રેલસ કરીએ દે છૂટો થઈ જાય એ રેલ ના થાય તો એ રેલ બદલાય રેશ કો કોસો આતે છે તાનું દિરેદારી છે જોમ ગ્રીક લાલ એક આત્મા છે મારો જવાબ છે કે આત્મા શું કાપેલાવ આત્મા ને લાવતું કોણ છે તમે ઈચ્છા જયારે પૂરી થઈ જાય પૂરી થઈ જાય તો ક્યારે ક્યાં જાય પછી ક્યાં જાય કરવા બીજી વાર પછી બહુ છે એમની ઈચ્છા ગણી છે વધુ જાણવાની દાદા પાછા આવે ત્યારે વાત કરવી છે ના કીધું બધું થાય દાદા નો ભાડો થાય પપ્પા નો ભાણો થાય શું થાય ભાણો બેનનો દીકરો બેનનો દીકરો કાકાની બેનનો દીકરો થાય તો આ બેનનો દીકરો સરકા કાકાની બેનનો દીકરો ઓહ જંગમાર્યો હા જંગમાયો આ સકાના કોણ કિનેનો બોલતો છે જંગાને પધારા આપકે છે જોસ ભાવ કરવા જોઈએ ભાવ તો આસપાસ પેલા દાદાજી આજ્ઞા માં રહેવું હોય ત્યાં છૂટી જાય હજુ બરોબર રહેવાતું નથી ને હજુ તો ફરી જ્ઞાન આપીશું ને તેના જરા ભૂલચું નીકળી જશે રહી ગયેલું ખરું આપડે વાતો કરે ને આફ્રિકા વાળા કે આવું આવું છે જોવાનું બધા હાલતાલતા રીતે આપડે ઉભા જાય છે એમને લાભ લીધો આપડા કુસુમ આ તો પંદર હજાર સરસ કામ થયું બઉ સારું કામ થયું એટલે કહેજો અઠવાડિયું વધારા હોય અઠવાડિયે વધારા હોય જંગલી જાનવર બધા જોઈ લીધા પણ એ બેઠો છે પાંચ દિવ્યા હતા ગાડી છેલ્લો આમ જોયા કરતા ગીતો હતો